જ્ઞાની કોણ કેવાય કે જેના બુદ્ધિ નો છોટો ના હોય તે કોને જ્ઞાની કેવાય બુદ્ધિ નો છોટો ના હોય તે બુદ્ધિ વાળા જ્ઞાનીઓ હિન્દુ સર અત્યારે એમાં કોઈ દાડો ભરે એ બુદ્ધિ નું બોલે આપણે બુદ્ધિ નું બોલીએ પે વિકલ્પો કે ના મારું બોલું તો બોલેલું નઈ પછી બીજો જવા પપ્પા મન જ ના થાય ઊગે જ નહિ થાય ઠરી જાય બોલે જઈને થઈ જાય તમે હભર થોડું ઘણ્યું પણ ક્યાં જ્ઞાન લઈ એમ બેન બે કર્મ હોય તારો હવે એ તારા જેવું કરે છે ને એ કરમ ભોગવે છે અને તું ભોગવું છું પણ તું કરું છું ને ભોગવું છું એ ભોગવે છે આવું કરું તો ભોગવું છું બસ કરી જ હોવ અને એ તો ભોગવે ચેકલો નહી તમને સમજાવ્યું છે હમ આપડે કઈ કઢી ખાય છે તારા મોડું ખુશ નહીં ખાય કારણ તું કરતા છે એવું આપણે કઢી સારી થઈ છે પોતે જણાવું એ કઢી છે એટલે અને આપડે કઈ કઢી બરાબર થાય નથી એટલે મોડ વર બગડે તમે ભૂલ નહીં કરતા હોય અને એવું ના કરે એટલે એ કર્મ કરતી દેખાય છે કઈ પણ એ તો ભોગવતો ભોગવવાનું કર્મ કરે છે અને તું બોંધવાનું કર્મ કરું છું શું ફેર નહિ તેના જ દાખલો દેતા આવશે ને આવે કે ભોગવવાના કરો પકડે જવાબ આપતો વિધિ કરી સંસારમાં રહેતા સંયમ રે સંયમધારી કેમ વેચેવું એવું સંયમ રહે તો અમે તને એવું ના તારે મોડું બગડી જાય કરી ખોઈ ગયો સાબો નથી આવી ખાધો ખ્યાલ નઈશ ને ત્યાં તો રાખે છે હિસાબ મોક્ષ પણ કરી મોલું થાય મન સારું થઈ જાય મન પાતું ના રહે સારું ચાડું થાય બધા તીર્થ ક્ષત્ર ક્ષત્રિય હતા ને ક્ષય ક્ષત્રિય થવાના ક્ષત્રિય ને જાવ તમને નહી કારણ કે કોણ જોઈએ તો આગળ આપી દઉં હા આપી દઉં હવે આવું ને પછી વિચાર નહીં મળે નહીં મારે હાલ પણ તમે નાખ્યા હતા તમે કોઈ આપી હતી કારણ કે હું તો પહેલા મેં પૂછેલું કાંઈક ડાક્ટર મારી શું કા ચેકઅપ કરવો છો પંદર પંદર આવીને કારણ કે તમે લોકોના ડા મેં કહ્યું મને ફો મને મે નિબંધ માથા પર બોજો લાગ્યા કેમ ના લાગે જો બોધું અમને લાગે નહીં કારણ કે મેં ખરેખર લોકોના માટે જ અમારું જીવન આ લાઈફ જ બરાબર નહીં પણ છતાં એના કહ્યું એટલે મને સારું લાગ્યું પછી મને કહે આ ખી આવવી પડશે પણ હા તમે આવું કેમ બોલે છે ત્યાં ડાક્ટર પછી તમે જે પહોંચી આ બધી આપી દીધું એથી વધારે એને પછી દીવન કહેશે તમારું કોઈ બીડી સિગરેટ જે હોય મને આપી દેશે મોટો મારી કાળજી રાખે વડોદરામાં બધા ડોક્ટરો કાળજી રાખે ત્યાં આવેલ મને આટલું આપી દો કે મારી મેં તરત જ કેકાણી જગત નું કલ્યાણ કરવા મોટો ફાળો આપ્યો છે મારે પીવી ના હોય એટલે ક્યાં ક્યાં સુધી હું પીનાર કે હું કરતા હોઉં તો પણ તે જગત માં ચાલે જગત માં તો યથાર્થ રથ જ હોવું જોઈએ મહાવ્રત હોવું તમે પાંચ મહાવ્રત તારા ગણીએ શું કર્યું એટલે તમને કોઈ વસ્તુ ત્યાગ કરવા ના હોય વ્રત જ હોય એટલે પછી એને આપી દીધું બધું લોકો ઉપર બહુ ઉપકાર મોટો ટાળી પણ ખુશ થઈ ગયું પછી આખો દાડો પૂરો થયો ત્યારે રાતે મને કહે છે તમને આ આપી દીધા પછી તમને વિચાર છે કે ના ક્ષત્રિય પ્રોમિસ કર્યું બીજા લોકો ચૂમ ચુમ ચૂમ થયા ગયા અમને ના થાય અમે પ્રોમિસ એટલે પ્રોમિસ અમે તો લોકો સ્ત્રી આપી દીએ તો અમને પછી ના આવે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 આ ક્ષત્રિય છે તો એકદમ એક પુસ્તકની વાત નીકળી પુસ્તક જવા છપાવવા જ થોડી વા લાગે શા માટે ફંડમાં કહેશે ફંડ એ થોડું આવવું જોઈએ આ પછી બની ઉઠ્યા દર્શન મારે ફાઈવ થાઉઝન્ડ કે ફાઈવ થાઉઝન્ડ ઓલે મારે દર્શન આપવાનું અને મારું કે આ પૂછ્યા આપણે શું કરીશું પોશું છત્રી ખરા છોડી પેલી છત્રી ને તે દીકરી તે એક દાદા મને કે દાદા લો મારે ત્યાગ શું હું તો પૈસો લેતો ને કોઈ નો આ ઘરના કપડા પહેરું શું કરું આપતો પૂતો એટલે ભ્રમચારીઓ મારા ત્યારથી કમા એના ફાદરભાઈને એ આપીએ ફાદરભાઈ રહેશું કમાણી હા એને હિંમત કહેવાય કહેવાય ના કહેવાય નક્ષત્રિ પણ કાલ દ અમે કાલ ની વાત થોડી ખ્યાલમાં રાખી પછી લઈએ મત ઘેર ના પડે કરવા જોઈએ ના કરવા પણ એ જોડે ભેગા કરેલા હોય ને ચેઠિયાઓ ને એ પાછા જાય મૂકવા એમને પેલા સુતા સુતા ખેત જતા હોય એ મુકવા દે જુએ સેટ કેટલા લઈ ગયા તક ના લઈ જાય કોઈ પડ્યો હાય હાય હાય લઈ જાય કે લઈ જાય નઈ ને પૂરું ખાય નહીં હા તે કશિયાત થોડીક મોટાભાવ શાક લાવશે નહી કેટલીક આજે અઠવાડિયે બે વખત નીલો આવી આપડે પછી આપડે વટાણા છે મગ છે મઠ છે અને કઠોર કરવું કે હું ફરી જોવાનું બધાનું રાજેશ મન ના હોય તે રોજ બે વખત શાક લાવતા લીલો કેવું ને એવાય છે બધા બધી જાત પોલ ના પાડી કોઈને કોઈ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 સરસ મોટું મન છે તારું દાદા અહિયાં તો બ્રાહ્મણો શ્રેષ્ઠ જાય હા બ્રાહ્મણ તો એવું છે આ ભાગરા કામ કર્યું બ્રાહ્મણ આ ભાગ માં ક્ષત્રિયો કે રાતીના ભાગ પેટમાં બધા લઈશ્મણે ઘેર ગોઠવો અમે સહી ના કરીએ તમારે ઘેર ગોઠવું ના અમાર સુધર એમ ગોઠવના શાસ્ત્ર ના લખના વાળા એ અમાર કોમ ને આજના ભાગ ઉપર ના અમે ભગવાન મુખ બ્રાહ્મણો ભગવાન નું મુખ કહેવાય બ્રાહ્મણો હું તો દાદા ભગવાન નો ગોવાળા તારી કે અમારો ગોવાડ છે ને તો દાદા ભગવાન ગોવાળો અને બઉ કરવાનું કામકાજ વિધિ વિધિ કોઈ જતી તો કરી આવે અને ગોળવાડી આવે તે બાર થી તેલ લઈ આવે ગોળ લેવા મારે તો સ્ત્રીઓ બહાર નીકળાય નહીં એ ખડકી ની બહાર નીકળવાનું ચા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 એની દ્વાર જ જોવા માં આવે કે છે ધંધામાં દાદા કઈ બરકત નહી આવતી હરકત કરે હરકત કરીએ પછી બરકેટ લાવીશ લોકોને હરકત કરી છે હરકત કરતો હોય તો આપડે એમ ના કરીએ સાર બરકેટ તું તો હરકત કરું ને હા એક કરી રહ્યા તું એને જવાબ તાર્યા કરાર સારું દર્શનમાં દર્શન માં જૈન કોણ કહેવાય કે કર્મ બોંધે નહીં બોધે તો પ્રતિક્રમણ કરે શ્રદ્ધામાં છે પરમાણુઓ તો હોય ને પણ ચાલતા આવેલા હે બ્રાહ્મણ ના પરમાણુઓ તો લઈને આવેલા હોય ને અણુ પરમાણુ ઓ બ્રાહ્મણ જન્મ્યા હોય સાચા બ્રાહ્મણ કેવા હોય સાચા બ્રાહ્મણ તો કોઈનું કશું લેવાની ઈચ્છા ના હોય બધી આવીને ક્યાં ક્યાં કરે મારા લેવા મારું ના ના અને દરેક ને કોઈ અવરું કરે તો કરે આશીર્વાદ આપે પોતાને ભગવાન બધાનું ભલું કરે બધા સુગંધી આવે એના માળા પર અજવાળું હોય એમ મારું હું તેની પર અજવાળું હોય કેવું અને વિચાર ના પાંચ મહાગના પછી મળી આવે કે મફત નું ખાવું શીખ્યા નહિ ત્યાંથી જ બગડ્યું પોતાનું પોતાનું મહેનત ડોલર કમાશે પણ ભગવાન જ્યાં સુધી ર્યામ લગે નથી એટલે બરકત નહી આવે તો કમાયાની કિંમત નથી બરકત ની કિંમત બરકત હોય ને અને ખુદાઈ બરકત કે છે શું કે karu ra nada mache jenu ko imati jana da ભગવાન હું જણાવી ત્યાં મશીદ માં મશીન માં પછી ચાલશે માણસ લઈ ને ત્યાં મસ્જિદ માં જવાના મહાદેવજી જયા ના ભગવાન ત્યાં જવાના બધે શું ભાવના ભાવી કઈ પેલું ભાવના ભાવ ત્યાર પછી ઉદય આવે ચીદાર તમારું આ ઉમર માં પામેશે મારું ચિત મારા હાથમાં નથી કે છે તો ફરજ કરે છે પછી છે તારે ચડાવીએ પછી છોકરા ના આવે એ રીતે દાદા ને પણ બોલાય બોલાય કરી જે થઈ ગયું એ થયું ગો પણ હવે નરેશું સુધારવાનું એટલે બધી નજારમાં ગયું છે બજારમાં હોટેલ માં ગયું છે હોટેલમાં ગયું હોટેલમાં જ્યાં ગયું હોય ન તારી મમ્મી આ રીતે નથી જયારે આપશો તારે તો અમને કઈ વાંધા છે તમારું જ છે આ બધું બરોબર છે આ પારખી ચીજ જ ન તમારું નાય બધું આ ડેરા થાય તમારું રાય તમારું બધું આપડા જે થાય એ વાગાડવાનું આપડે બધા સહભાગી છે ટેકાના બરોબર છે કોઈ માલિક નથી એના ગમી વાત ગમી વાત એમ સાર અમારે મોરબી ના જઈને પૂછવું પડે ચલાવેથી તમે ગમે જ છે મોરબી નું માણ હા મને બોલ ગમે દાદા હવે બાદ થઈ ગયા હવે બોલો કેટલી મુશ્કેલ મૂકી એક ડોલર ખોઈ ગયો છે ધંધામાં હોલર આવતા હોય મ લોભિયા જોયેલા લો રાજા દેવ માં આવવું જોઈએ તદ્દન નિર્મલ શાંતિ હોય તો દેવલોક કહેવાય એટલે દેવલોકાય ને મનુષ લોકો માં આવું જ ભાઈ ધમ પચાડા ધમ પચાડ મનુષ લોકો અથડામણ નહિ માનસિક અથડામણ નહીં અંદર અથડામણ જ ચાલતી રહી ને માનસિક બધી રીતે પૂછી લોકો ભારે પૂછાય લોકો મારે તમને દાદા બંધ કરે હું છે બંધ કરું નેવ ઉભું કર્યું હતું ને બંધ કરવું કરું જે ઉભું કર્યું એ બંધ કરે ઉભું કર્યું નથી વાર લેવા દે ને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 પેલા કેમ કેવું પેલું અંગ્રેજીમાં લખવાનું છે ને આપણને હાથ ને અસર કરે આપડે આપડે એમ કહીએ ઘણી વખત અંગ્રેજીમાં કે બીચર કરે એટલે તમને આમ તુછ તુચકા કરે તમારું એવી રીતે અમારા અહંકાર એકદમ મારી હશે પસારીએ છીએ આપડી બુ એમ કે બધું કરે બુદ્ધિ કુદા કરે ના કરે કઈ બુદ્ધિ કોઈ બધું કરે જીવટ બધા અર્થ બધા હોય ને આપડે ભોગસે દ્વારા વાત કરીએ ને આ બીજી બધું કરવું તેવું ભટકવાનું કેવું પડે ભટકરો વાંચતો હોય ને એ વાંચે તો આપણને શબ્દ બધા હમણાં પણ એ પોતે ગયો હોય હે નિરાદ્યો તો એના પોતે વાંચે એટલે આપણે વાંચે છે એમ હા એ બોલ્યો નઈ ચિતને એમ ચિત એ બઉ કશું હતું એમાં શુદ્ધ કર્યા શુદ્ધ કર્યા શું બીજું કશું નથી અશુદ્ધિ થઈ ગઈ અશુદ્ધિ થઈ ગઈ ચૂટણી એટલે ચિતની શુદ્ધિ કર્યા ચીતની શુદ્ધિ કોઈ ઉપાય નથી અને જે ઉપાય છે બધા ટેમ્પરરી ઉપાય છે સાચા ઉપાય નહીં લોકોને જડ્યો નથી ના ફરવાની જગ્યા એ પછી થોડું ઉધત થયેલું લાગે ઉધર થયેલું ઉધત થયેલું ઘણું થોડું હેન્ડલ થયું એટલે તારે એમના બધા હેન્ડલ સારી રીતે થયું છે એટલે આપડે પૂરું થઈ જશે એવું માણે સારું સારું થોડું થઈ ગયું ને તો પછી અમે જાતે માથે આ સમ કરવું જોઈએ તારે તને એમાંથી અનુભવ થશે એક્સપિરિયન્સ થાય ને આપડે હાથ જતા એટલે અમારું ચિત્ત નિરંતર જેમ નાદ હાપ હોય ને બોલી વગરના કસ આખો હવે તમે બેસી રહરું ચિત એવું થતું જાય બસ એટલું આ નિયમ કરો તમે બેસી સમજે કે તમારી મન ખુશ રહે પણ તમારે ઘરે પછી તમારી જે ચોપડી છે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 અમારે લક્ષ માં આવેલ પડે એટલા આવી પડે આમ જાય ગેસ ને લઈને પચીસ આવે ઓમેટિક ઇન્જિન નવું હતું ચાલતું મને અમારે લાઈનમાં સમજે ના પડે સો એક મહિના મિકેનિકલ નું બોલે મિકેનિક નથી ટાઈમિંગ એ થઈ ગયો પછી બદલાઈ ગયો છે સાહેબ પેલા દેખાડ્યું તો અધ્યાત્મા કોમ લાગે છે આવે તમે સાયન્ટિફિક ભેગા થયા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 બળા જાજત ના વે મશીન માં આ બધું પિસ્ટેલ નું ને બધું શીખવું પડે અને પછી એ બધું દોરવું પણ પડે કે આવી રીતે એને એટલે 4-5 સામેલું પછી ઘર માં આવીને તો કડતી ના પિસ્ટેલ થઈ જશે ડ્રાઈવર પૂછ્યું હેન્ડલ મારી વાત છે એવું કેમ કે બરોબર એક હેન્ડલ ચાલતું કે પછી મેં ચાલુ છે પંડ્યા બંધ છે સાધન હોય છે બંધ કરી દેખાય એન્જિન ચાલુ છે ને આ બંધ દેખાય